બધો છે એક બાજુ ધર્મ ખોટે છે ચોપડો મોટો હોય એમ ચોપડા નફો ટોટો બીજો નફો ના હોય થાય જાય ને માણસ પણ કરી શકે આવું ખોટ પણ થઈ શકે મજા પચી છે આગળ બધા નો રજાઓ દલામ નજીક માં નજીક હોય પછી જાવ ખબર સાંભનાર દુનિયામાં ખબર સાંભળનારું મળે આપડે ખબર સાંભળી હોય એમ લાગે છે કે ચંદ્રકાંધી આયા છે એ તો પછી સિત્તેર કુડા સુધી જઈ શકે એની શકે નહી શું કે છે આટલી બહુ માણસ કરી શકે વધારે કરી શકે તથા છે ના રે કશું બંધ ના રે નામ નહી બંધ ના રે બીજું કઈ કયું ને સજે જી માત્ર ને એટલું નાભી પ્રશ્ન રહેશે કેવું બંધ થઈ જાય આજની બાર કોઈ કરી શકે જ નહીં કોઈ એવો પાક્યો નથી કે આજની બાર ઊંચા કરી શકે જ ન હોય એટલે કરી શકાય એ બાપાર નથી બાટલે હા દાદા જ્ઞાન આપ્યું એટલે નાથી નિરાવરણી ના થાય નિરાવરણી થઈ એટલે કેવળ પ્રગટ એટલે કેવળ જ્ઞાન થતા સુધી આ સંકેત ની અવરણી અવર્ણય સંકેત રે શું કેસન કેવું રહે અવર્ણિય તિતનો એ કષ્ટમાં ઘોંઠેઓ તમને ઇતને સોરાની સુખમે છે તમેયાની ભગવતો એ કષ્ટમાં ઘોણું પણ થે તમારા અત્યાર ત્યાંનું શું થાય રે ગાને કઈ જે બે કાચે તગો છે તમે તો ચંદ્રગોપી કે જાય છે 55 પછી બોલો બોલો ને સમૂહ જગત પુણ્યોદય જાગીજો સમૂહ જગત પુણ્યોદય જાગીજો સમો જગત સમૂહ જગત પુણ્યદય જાગ્યો છે આવતા હા એટલે વિક્રમ ને પહોંચેલું નહીં કેવર જ્ઞાન જ્ઞાનીમાં વિક્રમ ચોચ પર નહી બેઠેલા કેવર જ્ઞાન જુદી વસ્તી છે વિતરાગ સાથે વિતરાગ સાથે બધી કરતી દવા પેલા કોઈ પૂછવા જાય કેવું થઈ ગોલ એટલે શું કહ્યું એક મિનિટ પણ પૂછ્યું તમે અત્યાર સુધી એવું કે તમને દર્શન થયો છે કેવું જ્ઞાન નથી વિક્રમ છો જ્ઞાની વિક્રમ છો જ્ઞાની કેવો જ્ઞાની નથી વિક્રમ ચોચ એટલે સંસાર નો વ્યવહાર યુકેલાય અને વિકરાજી ઉતાવું છે પણ ગુચો કાઢી લે ને પણ ઘું ગયેલું જ છે મોટા મોટા મેજીસ્ટ્રેટો ને તો હાથ સજા કરે છે જીવતે અને લાતે ઘેર જાય છે તો બાઈ સાહી જોડે બોલાવાય નથી આવું પેન્ટિંગ કેસ પાર વગેરે આટલા બધા પદાર રૂપા થાય કેમ કે લાવે કે અંગ્રેજી ભાષા શીખવાનો કાળ કે લોકો ને શું થયું આ જનરેશન ને એક્સપર્ટ થયા જે લાઈન લીધી તેમાં શું થયું હોય કારણ કે ધર્મેલો ખાનદાન બંધી જાય તો આ કાપણ સાં શું થઈ ગયું છે દર્શન છે ખુદ છે પણ બુદ્ધિ બધી નહી શું થયું બુદ્ધિ તમે કોમન સેન્સ જેને કહેવામાં આવે કોમન સેન્સ નો અર્થરીકેબલ તમે તે સામાન્ય બુદ્ધિ જે તેવા પ્રમાણમાં હતી લોકો તે ઘટી ગઈ સામાન્ય બધી કેમ ઉત્પન્ન થાય માણસ ને કારણ કે માણસ થાય નહીં અને ડાક્ટર ભાઈ ગ્રાહ થયું નિકાલ કરતા આવડે નહીં પછી વકીલ ના પૂછે મારે શું કહું એને વકીલ એને શું આપવી પડશે વકીલ તો એના હિત નો માણસ છે આ બાર નોટિસ આપો સાચ રૂપિયા મોકલી દઉં છું એક ના કોર્ટમાં તો કરીને મળતા ના કરી આ બધી ઉકેલા કોઈ પછી કેવું ઈશ્વર ને નતું એવું ઐશ્વર્ય કેવું ઈશ્વર નાશ્વર્ય લિમિટેડ હતું કેવું તો મને ખેલ તો એ બોલે બે હજારી ભગવાન માં બેઠા છે ને તે મને શું કહેતા હતા મને કહે છે હવે હું તમારે વચરે છે ખરાબ દેખાય બધી જાતના બહુ મુશ્કેલ થઈ પડે કારણ કે નબળી વધારે હોય ઇન્ડિયન લોકો ને નબળી ઓછી હોય બી કઈ હતી વાત એ નીકળી એનું આઈને માત્ર આપ્યું બધી દાદા દર્દી આવે ને આવતું નથી બધા ક્રોનિક દર્દીઓ જ આવે છે દાદા જોડે છે કઈ મુશ્કેલી કોઈ જાત છે મુશ્કેલી આનંદ થાય છે આ કાળમાં બુદ્ધિ ઓછી થયેલું કોમન સેન્સ બુદ્ધિ તો બહુ છે બહુ છે કોને કેમ છેતરો કેમ નાખો એ બધું બહુ આવડે છે પણ કોમન સેન્સ નથી એટલે બઉ માણસ માં આવ્યો છું પછી ચાલી અસર નથી બધી આપણે હાથમાં ઊંચે ઉડે છે બઉ ઊંચે ઉડે છે કવિસર બહુ ઊંચે ઉડે છે તમે જોવા માં આવો ને તો તમારું કોમન સેન્સ નથી જાય પણ અથડ નથી કચ્છી બધા વધારે ઉછા એટલે હોય ને હવે ગયું છે આ બધા ની ધરાય છે કામ લેવાની રીત રીત ને ભેંસ ને લઈ જવાથી ઉત્તર જાય છે તકામ ભેંસ ને બેન કેવી પડે મારે રજપુતાના ગામ જોડે વેપાર કરવાનો ને બધું ગામ રજપુત નું છે તો આ વેપાર કરવાનો આઈ બંગાળીને વ્યવહાર કરતા કે બંગાળી ચઢાવજો તક ઉગરે કે દેરી એમ કહેતો તો માથે ન કરાતી ના કેવું એ તો અમારો અભ્યાસ થાય જતો છે અભ્યાસ કરે આવોન હેડ બોન હેડ બા અભ્યાસ કરી રહ્યા છે આ જગતને હું બોલું આખું બોલું છે હવે નહીં કે આખું બોલું જો છે ખાલી આ દાદા એ બધું જોઈ લીધું બધું લોકો કેટલા ગુનેગાર છે કેમ દેખાય નજીક શું કર્યું હું બધા ઉપર બેઠો છું આ બાવા બાવી બધા છે ને એ તો ચંદો ભણતા છે તો આપડીઓ વાંચ્યા કરે મા કરે આપડે ના તેને ભણ છે લાંગ સર્જાય છે ગમે કેમ ભાઈ હે બધી શક્તિઓ પ્રગટ થાય આ તો બધી માણસ ની શક્તિ ફ્રેક્ચર થઈ ગયેલી છે અને ઘેર વરવાઈ ચાલે છોકરા થાય માં સૂરો થાય બધા સમજતા નથી ચા જોઈએ દૂધ ક્યાં નાખી મેં ચક્કર કઈ ચીરીને આવ્યો છે બાર બાર થી હાલત ના જાણતા હું એમથી આવે હાલત ના જાણતા હું શું છે ગોળી કોમ છે અને શાંત કોમ લાગે છે પણ નોંધ કરે છે ચાલીસ વર્ષે એને યાદ રે ચાલીસ પછી તમને કયા લગા સવારી બદલો આપીએ નથી રાખવા નથી રાખવાનો લોકો કામ કરી લેજો એટલું વિનંતી કરે કરી શું કે છે કલ્પાથી અવતાર છે કલ્પના મનાવી જવાબ પછી શું કે છે ભગવાન હોય તેની ખાતરી શું થાય નિષ્કેશ સમાધિ રહે છે પચાસ જબાઈ કરતા બધું મોક્ષ માંથી અહી ફરવા આવ્યા હોય ભાવના થાય ને મોક્ષ માંથી ફરવા આયુ ના મોક્ષ આપી તો પદ્માસન પછી પછી આપડે મહારાજ સાહેબ આમ કરાવડા હવે એવું જો બધાને કરાવું તો પછી નહીં કેટલાક તો પછી ગંઠાઈ જાય પછી જેમ ફાવે એમ બેસ જો આમને ગયું હોય મનુષ્ય નું એવું બરકત જ નથી આ તો સડેલા ઘઉં ખેલો બિચારા જીયા જી રહ્યા છે તો સારું છે દુકાન પડેલા છે આ દેશ માં શું વ્યા બેચા થઈ છે જ્ઞાની પુરુષ પાઠે થોડા દેશ થી દબા ની સાચી વાત નથી આવડતું નથી એવું જ્ઞાન આપે અમે આને કેવું જ્ઞાન આપવા માંગીએ આખા વર્લ્ડ ના બધા દેશો ફરે પણ ડિપ્રેસ થઈ ના શકે એવું જ્ઞાન આપવા માંગે ડિપ્રેસ નહીં થાય એવું જ્ઞાન આપવાનું છે ફોડ હોય કે ભાગ હોય વર્લ્ડ આપણને દગાવી કેમ શકે શક્તિ એક એક છે શું એટલા બધા બિન થઈ ગયા જ અપમાન જેવું લાગે તો આ પ્રજા જેવી હતી બોલ માં કઈ ઇન્વિટેશન આપવામાં અપમાન જેવું લાગ્યું એવી પ્રજા આપવામાં અપમાન જેવું હોયંત્રો કરતો આવડતો નથી તને શું કરું છું નોકરી કરું છું અપમાન જેવું લાગે તો જમવાના જતા કે આપડા આપડે ખેતરી પછી આપડે એને વડવા જઈએ ની હું આપડે ગાળો બળી તો એટલે કશું રહેવું પડે કરી ના મળે તો એ જોડે સોદા નીકળવા કેવું કેવું હવે કરે તો આપડે જાણ સારી વાત ચાલુ હરિકર ને ફેર ના મળે હરિકરમ ફેર ના મળે એ જ્ઞાની પણ હોય તો જ્ઞાની તો વાત જુદી હોય ને એ તો ઘાટ વાળો હોય ને પત્ર